આવો આવો મારા નાના ભટરિયા અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા મોહિની બેન વાર્તા સાંભળે છે આવો આવો મોહિની બેન અને છોકરાઓ આજે હું તમને ગીજુભાઈ બધે એક વાર્તા કહેવાનો છું ભાઈ તે મણે મને કહી છે અને હું તમને કહું છું મોતી ના દાણા જેવા લાગે આ ઝાકળ નો પ્યાલો એક હતી રાજકુરી મનમોજી ને તરંગી મા બાપની લાડકીઓ મોહિની બેન જેવી ખીણો ઉતરે મોટા મોટા પહાડ પર ચડે વનઘટામાં ભટકા કરે મોજ પડે તો મહેલ આવે અને મોજ પડે તો ન પણ આવે કોઈ રાત નદી કાઠે કોઈ રાત ડુંગર ટોચે કોઈ રાત જેવી આનંદી પછી તો આ રાજકુમરીને અઢાર વર્ષો વીતી ગયા અને મોટી થઈ દેશ પરદેશ એના લગ્નના માગા આવે એના લગ્નના માગામાં શ્રીફળ લઈ બધા આવે હવે આપણી કુંવરી મોટી થઈ એમ ને એમ તે કઈ રખાશે કુંવરીને બોલાવી છે હો ભાઈ રાજાજી કહે છે દીકરા બેટા કોના શ્રીફળ રાખું આ કચ્છનું રાજ કઈ નાનું નથી મોરબી એ કઈ નથી અને વઢવાણ ની કઈ વાત ન થાય વાતો ભાવેણા ને તો ભાન જ ક્યાં છે એવાને તો કેમ પરણું પરણું હું તો એને કે જે આકાશ જેટલો વિશાળ હોય મોર જેવો રસિક હોય ડાહ્યો હોય દીકરી કે મોંઘું મારું કુંવારા માફ કરજો પિતાજી માફ કરજો એવાને તે કોણ પરણે એના કરતા કુદરત ભલી ભલા મારા ડુંગરા ને ભલી મારી ટેકરીઓ ભલી મારી ખીણો ને ભલા મારા મોર બપા તો બાળકો દીકરી કે બાપા તમથી મારે શું વધારે તમે કહો તો પરણીશ પણ મારે એક શરત છે ઝાકળ મને વાલી સવારની હું બેનપણી એને જે લાવે એને હું તો વરું એની સાથે લગ્ન કરું બસ એક જ પ્યાલો ભરીને લાવે ઝાકળનો દેશ દેશના કુંવર આવ્યા પછી જાતના પ્યાલા લાવવા કોઈનો રૂપાનો તો કોઈનો સોનાનો કોઈનો હીરા જડી તો કોઈનો મોતી ગૂંથો સૌના હાથ મૂછે ફરે જાણે કે હમણાં ઝાકળ લાવશું ને હમણાં કુંવરીને પરણશું ઢીલો ઢીલો એક કુંવરો પ્યાલું એનું કથીરનું એ તો કે મને કુંરી ક્યાંથી મળે છે કુંવરી કુંવરો છે દિલ દિલથી ઓળખે છે એ કે કુંવર એને ગયમો નહીં ભાઈ મનમાં કે બાપને વચન દીધા આ તો બધા મોટા રાજા મોટાઇ ને હું શું કરું મારે તો જુએ એક થોડો સરખો સ્નેહ થોડોક સરખો પ્રેમ કરે એવો કોઈની આંખે હું એ જોતી નથી ત્યાં તો આંખે આંખ મળી છે બિચારાના હાથમાં પ્યાલો જેવો તેવો છે સોનાનો નથી હીરાનો નથી પણ પરણું તો એને પરણું બીજા મારા ભાઈ બાપ ઝાકળ ન લાવે તોય હું તો એને જ હવે પરણું જોતા જાણે શું એ થાય છે હું જ જાઉં ને ન ભરાય તો ભરી દઉં ન લવાય તો લાવી આપું મારે ઝાકળ નથી જોઈતી હું તો મારે આ ચાલી કુંવરી તો રાત દિવસ ગણે છે પળ પોળ ગણે છે रात जाए तो दिवस न जाए, ने दीवस जाए तो रात न काने जाएंगे कुणकारा वगेवर झाकड़ ला त्यारे न कोयल तो कू कू करे કરે ખીણે ખીણે ભટકે છે જાડે ઝાડે ચડે છે ઊંડી ગુફામાં ઉતરે છે હાથ થાયકા પગ થાયકા ને મોઢું તો ફિક્કું થયું છે સાવ પીળું હોય ગયા તડકે ધપી કોઈક ગયા ભૂખે મરી ને કોઈક ગયા તરસે મરી કોઈક વળી કે ભાઈ આપણું આમાં કામ નહી આ વરસાદ ને આવી જોડી એમાં ઝાકળનો પ્યાલો ક્યાંથી ભરવો બધા રાજને વાઘ શું ને સિંહ શું હે ને જંગી મોટા ઝાડ શું ને કાળા કાળા પહાડે શું ભૂખ તરસ ભૂલી ગયો છે દેનું કાઈ ભાણ નથી એક પ્યાલો અને એક પોતે સવાર ને સાંજ સાંજ ને સવાર બસ ઝાકળ ઝાકળ ઝાકળ ઝાકળ એમ ચંખે છે કુમાર શું કરો છો પ્યાલો હાથમાં છે મો એનું નીચે છે ને કુંવર જવાબ આપે છે અરે આ ઝાકળ ભરું છું ઝાકળ અરે રે કેવી ગાંડાઈ ખરેખર શાકાજે ભરો છો શાકાજે શાકાજે કુંવર તો ટગર ટગર સામે જોઈ રહ્યો કુંવર કુંવરીએ કહ્યું જવા દો પ્રેમથી મોંઘો મારા જીવથી એ મોંઘો ભલે ને જીવ જાય પણ ઝાકળ લાવીશ તો છોડીશ એક બે ત્રણ કુંવરીને આંખે આંસુ સરો રાજકુંવરને હાથે પડે કુંવર કુંરી આંખે મળા ઓહો રાજ એ આંખો માંથી જે જગત જોયું જે દુનિયા જોઈ આસુ વાળી આંખે એ તો આખી દુનિયા જાણે ઝાકળ મહી થઈ ગયો પ્યાલો જાણે ઝાકળ ભર્યો કુંવર કે को भैरो के कोने भैरो आखी दुनिया के प्रेम आसू भाकड़ो प्यालो आ तो आती आ झाकड़ा प्याला वार्ता तीन मजा पड़ी ने चलो आजो आती काले हूँ तुम बदा ने बीज सरस मजाता कही शो भाई आज